માથીની લખેલી સુવાર્તા એનો બાવીસમો અધ્યાય માથીની લખેલી સુવાર્તા એનો અધ્યાય બાવીસમો અને ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતમાં ઉત્તર દીધો કે આકાશનું રાજ્ય એક રાજાના જેવું છે જેણે પોતાના દીકરાને લગ્ન જમણ કર્યું અને લગ્નમાં નોતરેલાઓને બોલાવા સારું તેણે પોતાના ચાકોરને મોકલ્યા પણ તેઓએ આવવા ચ્યું નહીં ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે નોતરેલાઓને કહો કે જુઓ મેં મારું જમણ તૈયાર કર્યું છે મારા બળત તથા પુષ્ઠ જનાવરો કાપ્યા છે ને સઘડાવાના તૈયાર છે લગ્નમાં આવો પણ તેઓએ તે ગણકાર્યું નહીં અને તેઓ પોતપોતાના માર્ગે ચાલ્યા ગયા કોઈ તેના ખેતરમાં ને કોઈ તેના વેપાર પર ગયો અને બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા ને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા એથી રાજા ગુસે થયો ને તેયા પોતાનું લશ્કર મોકલીને તે ખુનિયોનો નાશ કર્યો અને તેઓનું નગર બાળી નાખ્યું પછી તે પોતાના ચાકરોને કહે છે કે લગ્નનું જમણ તૈયાર છે ખરું પણ નોતરેલા યોગ્ય ન હતા એ માટે તમે રસ્તાઓના નાકા પર જાઓ ને જેટલા તમને મળે તેટલાને લગ્નમાં બોલાવો અને તે ચાકરોએ બહાર રસ્તામાં જઈને ભલા ભૂંડા જેટલા તેઓને મળ્યા તે સર્વને એકઠા કર્યા એટલે થી લગ્નની ભરતી થઈ અને મહેમાનોને જોવા સારું રાજા અંદર આવ્યો ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને જોયો ત્યારે તે તેને કહે છે કે ઓ મિત્ર નું લગ્નનો પોશાક પહેર્યા વિના નહીં કેમ આવ્યો અને તે અણબોલ્યો રહ્યો ત્યારે રાજાએ ચાકરને કહ્યું કે એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો ત્યાં રડવું ને દાંત પીસવું થશે કેમ કે તેળેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે હવે તેને સી રીતે વાતમાં સપડાવીએ એ સંબંધી ફરોશીએ જેને મનસુબો કર્યો પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સુધા તેની પાસે મોકલાવીને કહાવ્યું કે ઉપદેશક અમે જાણીએ છીએ કે તું સાચો છે ને સાયાથી દેવનો માર્ગ શીખવે છે ને તું કોઈની દરકાર નથી કરતો કેમ કે માણસનું મોં તું નથી રાખતો માટે તું શું ધારે છે કૈસરને કર આપવો ઉચિત છે કે નહીં તે અમને કહે પણ ઈસુએ તેઓની બુંડાઈ જાય કહ્યું કે ઓ ડોંગ્યો તમે મારું પરીક્ષણ કેમ કરો છો કરનું નાણું મને બતાવો ત્યારે તેઓ એક દિનાર તેની પાસે લાગ્યા ત્યારે તે તેઓને કહે છે કે આ સુરત તથા લેખ કોના છે તેઓ તેને કહે છે કૈસરના ત્યારે તે તેઓને કહે છે કે જે કૈસરના તે કૈસરને તથા દેવના તે દેવને ભરી આપો ને સાંભળીને તેઓ અચર થયા અને તેને મૂકીને ચાલ્યા ગયા તે દિવસે સદુક્યો જેઓ કહે છે કે પુનરૂ તેઓએ તેની પાસે આવીને તેને પૂછ્યું ઉપદેશક મુસાએ કહ્યું છે કે જો કોઈ નછોરવો મરી જાય તો તેનો ભાઈ તેની સ્ત્રીને પરણીને પોતાના ભાઈને સારું વંશ ઉપજાવે તો અમારામાં સાત ભાઈ હતા ને પહેલો પરણીને મરી ગયો અને તે નચરવો હોય ને પોતાના ભાઈને માટે પોતાની સ્ત્રી મૂકી ગયો તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતમા સુધી તેઓ મરી ગયા અને સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ હવે પુનરૂત્થાનમાં પેલા સાતમાથી તે કોની સ્ત્રી થશે કેમકે તે સૌની થઈ હતી ત્યારે ઈસુએ તેઓનો ઉત્તર આપ્યો કે ધર્મલેખો તથા દેવનું પરાક્રમ નઈ જાણ્યાને લીદે તમે ભૂલ ખાઓ છો કેમ કે પુનરૂમાં તેઓ પરણતા પરણાવતા નથી પણ આકાશમાંના દૂતો જેવા હોય છે પણ મહિલાઓના પુનરૂત્થાન સંબંધી દેવે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું કે હું ઈબ્રાહીમનો દેવ તથા ઈસ્સાકનો દેવ યાકુબનો દેવ છું તે મહિલાઓનો દેવ નથી પણ જીવતાઓનો છે ત્યારે લોકો એ સાંભળીને તેના બોધથી અચરત થયા પણ જ્યારે ફરોશીઓએ સાંભળ્યું કે તેણે સદુકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા અને તેઓમાંથી એક પંડિતે તેનું પરીક્ષણ કરવા સારું તેને પૂછ્યું કે ઓ ઉપદેશક નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે ત્યારે તેણે તેને કહ્યું કે પ્રભુ તારા દેહ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર પહેલી ને મોટી આજ્ઞા એ છે અને બીજી આજ્ઞા એના જેવી જ છે એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પડતું પ્રીતિ કર આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે હવે ફરોશિયો એકઠા મળેલા હતા ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે મસી સંબંધી તમે શું ધારો છો તે કોનો દીકરો છે તેઓ તેને કહે છે કે દાઉદનો તેઓને કહે છે તો આત્મા વડે દાઉદ તેને પ્રભુ કેમ કહે છે જેમ કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણી હાથે બેસ હવે જો દાઉદ તેને પ્રભુ કહે છે તો તે શી રીતે તેનો દીકરો કહેવાય અને એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેને આપી શક્યો નહીં તેમજ તે દિવસથી તેને કંઈ પૂછવાની કોઈએ છાતી ચલાવી નહીં